એક માણસ સુધી હોય નથી એક માસ સુધી હોય પણ સુધાર્ટ એટલું સારું છે કે મા સંત પુરુષ જૈન બેટલું સારું છે બાકી ધર્મ જેવું ના થાય ધન તો ભાઈ હોય નહિ ધંધો એટલે ધર્મા ધર્મ નર્મ શુભ ધર્મ શુભ ધર્મ અધર્મ એટલે શું ધર્મ એટલે શું ધર્મા ધર્મ શું અને આ સ્વર્મ આ ધર્મ છે બોલે એમની બુદ્ધિ ત્યાં એ થાય ને પછી ખુશ થાય એમ નથી આનંદ શું ગમે પછી એ રહ્યું નઈ બાકી બાકી જવાનું સ્વય ક્રિયાકારી આ જ્ઞાન આપવું સ્વયં ક્રિયાકારી છે દરેક ને અનુભવ થાય છે સંસાર ના ભૌતિક સુખ માં ગ્રસ્ત છે ઈચ્છા છે એની પ્રવૃત્તિ છે એનું મૂલ્ય પણ એ બધું વર્ષે છે એજ મુખ્ય લઈ જનારા છે એવી એને ખાતરી થઈ કે સમજતો થાય એટલું જઈ જઈ સમજ નથી વિતરાગ મૂર્તિ લઈ જ સમજાવી નથી જે એક નાન છે એક મુસલમાન ચલા ઠાકોરજી કરતા અમને તો ગોટાળો જ નહિ ને આ દુકાને ગોટાળો જ નહીં એમના આચાર્યો ગમે ત્યાં ગોટાળ્યા હા પોતે વિચરા ગયો ગયા પછી ગોટાળો આપડો આ વિતરાક ધર્મ છે આ જૈન ધર્મ નથી જૈન ધર્મ વિતરાક ધર્મ એટલે જૈન મંદિર જરૂરી એ લોકો સ્વાધ્યાય તો ખાલી દોષે કલાક અભ્યાસ કરે અમારી કોઈ ને આવે નહી કોઈ ના આવે તો આ ટૂપાશી ચકાવે છે ધારણા છે હા કારણ કે તારી જશે હવે વાત નથી પછી આપડે ખસી દેવાનું હું તો ખસી દેવાનું છું સમિતિ નો હવે જીવન બધું આમ નાખ્યું જાતે હોય ત્યારે મારી જીભ અત્યારે કામ કરે છે એટલે દરેક વસ્તુ એટલો બાત આપો ને તો મારી જીભ કામ કરે એટલી છે એમાંથી પણ સુખ ખરી કાઢે છે એટલે જીભ કામ કરે છે મને વાંધો આવ્યા નથી હવે મને શોખ રહ્યો નહીં શોખ જીભ નથી કામ કરતી તો ઝોકણા બધા કરે હજુ પ્રકૃતિનું જોર ખરું પ્રકૃતિ હજુ નાશ ના થઈ જાય મમરાજ સર તીખા જોઈએ લીલા બધા બધા બંધ કરી દીધા બધું બંધ નતો આ ખરે બધું બધું સરસ બંધ લીલા મરચા બહુ ખાતો હતો અને એની ભાજપ પાણી બધું રાખીને ક્યાં ને આવ્યો આપડે મુંબઈ મજામાં છે ઘેર ઘેર બધા જયિનારાયણ કેવું સભાકર ભાઈ હિંમતભાઈ મનુભાઈ બઉ સારું તમે શું જમશે કેમ જાણતા નથી કેમ ખબર પડે એમ તમે કાયદા કાયદા કાયદા પૂર્વક જમાતું છે કે ગેરકાયદેસર એક એક રહી નો મોટો ડાક્ટરે અમારું આવા અટકી ગયું કેધારા લેવાય છે એ ખોરી ડાક્ટરે કહ્યું ના આ ખ્યાલ નથી આપડા વૈદ્યક માં શોધખોળ છે કપુ નથી લેનારું કપુ નથી વસ્તુ નથી બિલકુલ કરે ફોટોગ્રાફી જેવું ડાક્ટર પૂછ્યું નિમિત્ત છે ને નિમિત્ત બનવાનું હોય તો જ આ બને સમજ સમજાય છે ને હા નિમિત્ત કેવાય નિમિત્ત કેવું પેલું કહેવાય નિમિત્તે છો તારે શાક ના પાક જ એનું બોલ્યું છે એ એટલે આ વસ્તુ શું છે પરમાણુ છે પરમાણુ ટાઈમ હાજર થઇ જાય છે એ પરમાણુ અને એ પરમાણુ ના આધારે બહાર ના પરમાણુ ખેંચે છે ખેંચે છે એ આધારે આપડે બધું ખવાય છે આ ખેચાય છે તેના આધારે ખોરાક જાય છે એ બધું આ વિજ્ઞાન આ વિજ્ઞાન બહાર નથી પાડતાનું શું કારણ છે સ્વતંત્રિત કરતા <coughs> <coughs> કરે હું દાદા થી જીવું છું આટલો બધો ફટકો પડ્યો મને કહેતો છે આબો ભલે ભૂડી થઈ જાય બાકી આ બંધાયેલો કોઈ છોડ્યા બંધાયેલો કોઈ વર્લ્ડ માં કોઈ બંધાયેલો કોઈ છોડી શકેલો ખરો કોઈ ના દાખલા નથી એની રીત હોય એતો આમ કૃપાથી થઈ જાય આમ કૃપાથી આમ કૃપાથી આત્મા આત્મા આવી જાય તમે નાખો એ તો તમારો ન્યાય છે ને લોકો ન્યાય છે લોકો નાખે છે બંધન થી બંધન તૂટે બંધન તૂટે નહિ હાબુ થી જ ન્યાય હાબુ પાસે મે ચિંતા ના થાય જાણવું છૂટ્યા સંસાર માં રહેવા છતાં ચિંતા ઉપાધિ ના થાય ક્રોધ માર્ગ માં જાણવું એ વાત સાચી છે કે ચિંતા ના થાય એટલે છૂટ્યા પણ કોનું રટણ કરવાથી ચિંતા ન થાય કોઈનું રટન કરવાનું સ્વરૂપ માં જ રટન કરવાનું હવે એમને લાગ્યું કે આવ્યા પોતા હવે સંતોષ થયો એમને આ જવાબ કે પોતાનું જ રટન પોતે પોતાનું રટન કરવાનું છે પાર્ક નું રટણ કરવાથી બધા એમાં મજા ના આવે નઈ પરંતુ એક નથી પણ આપણે બે છીએ બે છે મને એક દેખાય તો એક છે દેખાય આપણે વર્ણન કરીએ री जाए तेरे निकली जाए જેને જીવંત જીવંતેતન હોય ચેતન જાય કેવી છોકરો છે છોકરો દાદા નું બધું કામ કરે અને હું એનો જવાબ ના આપું પૂછે દાદા ગુજરી ગયા ચેતન નીકળી ગયું અંદર એટલે હવે એમને લઈ જાઓ ચેતન નીકળી જાય શરીર માંથી જવાબ ના આપે તો ચેતન હોય નહીં ચેતન જ્યાં સુધી જવાબ આપે ત્યાં સુધી બરાબર છે અને જવાબ આપતું બંધ થઈ જાય આ શરીર બે ભાર પણ જીવ છે ને અંદર એટલે એમ જેમ કે જીવ નીકળી જાય પછી બે ભાર જીવ નીકળ્યા ત્યાર પેલા બેબાન થઈ ગયેલો આત્માના બોલ માં એક મિનિટ આવ્યો એટલે થઈ રહ્યો એ થઈ ગયું કલ એક જ મિનિટ એક જ મિનિટ વધારે અને તે જ ખોટું ખોટું નખો દાડો કડાપો ને ઝંપો ઘડા પોતાને રમણતા થાય એ ભગવાન પોતે થઈ જાય બંધન ના લાગવું જોઈએ જગત કોઈ અડે કઈ બંધન ના થાય તારે જગત તો અડે નઈ તરફથી એક તરફ થી છૂટા પકડી લે છે જગત ના એ તો છૂટો થયેલા માણસ જગત પકડી ના શકે એક નહી તો આત્મા પ્રાપ્ત કરે નિશાન એનો ફાયદો મુક્ત પણ વર્તે તો જય સચીરા જય સચી ગાયો પૈસા ભોગાડે છે ને એમ મનુષ્ય બહુ ભોગેલા ભોગાડે પણ કયું ભર્યું નથી એનું ફળ મને ખરું સંસારમાં ભોગડિયા નું ભોગાડ્યું એટલે બનગી સંસારમાં ભટક્યો અને ફળ ના આવે જેનું બીજ શેકાઈ જાય ફળ ખાઈ જાય બીજ શેકાઈ જાય અને સંસારમાં શું ફળ ખાઈ જાય અને બીજ શેકાઈ જાય હા કેરી ખા ને અરજી કગાળ પ્રશ્નો સારા કર્યા બહુ સારા કર્યા કર્યા સારા કર્યા રિક્ષાઓ ચલાવે છે ને હા ચલાવે ગાડીઓ ચલાવે રીક્ષા છે પોતાનો અવલંબન તો કરી રહ્યા છે ને તો પુરુષ નો આ બધા બંધાયેલા હોય એટલે બંધેરા ને અંદર રસ્તે જતો હોય કોઈ છૂટો હતા કે ભાઈ આ એક આંકડો છોડિયા મને એક જ વાંકડો બૌ થઇ ગયો પચાસ આંકડા માર્યા છે એક વાંક છોડિયા પછવામાં બે ભાંગ પણ માર ખાય છે કોઈ ફરો માણસ નો અવતાર આવે ત્યારે આવું લહેર પાણી કરવા પડી રહ્યા હા લહેર પડી સંચિત ના દેવા થાય તેની મુક્તિ સંચિત ભેગા ના થાય તેની મુક્ત ભોગવી જાય નવા સંચિત થાય ને મુક્તિ થાય એના માટે શું પ્રયત્નો કરવા બીજ શેકવાનું બીજ શેકી પીવો હોય એટલે વર્તમાન ને પકડવાનું વર્તમાન કયું ભૂલ થઈ હતી નવું વર્તમાન પકડ્યું એટલે ભવિષ્યમાં આઈ જવાના બધું યોગ ની જવાબદારી અમારી છે યોગ ની જવાબદારી અમારી એટલે એવી રીતે કારણ કે રમેશભાઈ ખરેખર રમેશભાઈ નથી ખરેખર જેમ છો તેમ જાણ્યું ત્યાંથી બીજે કઈ ગયા પેલો પ્રશ્ન મારો ખરેખર તમે કોણ છો એ જાણ્યું એટલે બીજ શકાય ગયા સંદાસ કોઈ એવો ધર્મ નથી જેને સંદાસવાની સ્વતંત્ર શક્તિ હોય સંદાસ જવાની શક્તિ નથી એવા ધર્મ્યા એવો કોઈ ધર્મ નથી જન્મ્યો કરું છૂટું કહે છે નાપીટ થઈ નહિ સંદાસવાની સ્વતંત્ર શક્તિ થઈ ગઈ ને ફરી ડાક્ટરો ઉતા ખબર પડશે તમારી શક્તિ નથી મહાત્મા કાકા નું નામ શું છગનભાઈ છગનભાઈ स्वतंत्र ऊँगी जवा स्वतंत्र जगह कई शक्ति તમારી વાત કરો ને જોવા તો અનુભવી છે અમે અનુભવી છે હજી જોઈ નથી પણ અનુભવી છે એ જોવાતી નથી અનુભવી હોય તો અનુભવી હોય ને કામ જ થઈ જાય ને પેશાબ થઈ જાય બોલબોલ કર્યા કરવો અનુભવ એમનું કેવું છે કે લાખો વચ્ચે એક પાકે हमेशा हजार वर्ष हजार आवड़त अटवाई गया शोधी सकत नहीं ભગવાને નથી સંચિત કરેલું પોતાનું ને કોઈ છોડે નહી છોડે નહી રામાયણ ને મહાભારત માં સંચિત રામચંદ્ર સંચિત કર્યા સંચિત કર્મ ના આધારે દસરથર થયો હતો સંચિત કર્મ આધારે તો આ જંગલ માં અને સંચિત કરના આધારે કોઈને છોડે નઈ સંચિત કર્મ આધારે મુનિ મળ્યા એટલે પોષાત જાગ્રત થયો ભાન આવ્યું ભાન ભાન આવ્યા યોગ વશિષ્ટ ના આધારે ભાન આવ્યું ભાન આવ્યું ભગવાન થયા શું કહ્યું ભાન આવ્યું એટલે ભગવાન હા રામચંદ્ર ભગવાન થઈ ગયા બાકી એ કઈ ભગવાન તરીકે હતા નહિ જેના અવતારો થઈ રહ્યા એ થવા અવતારી કેવાય છે બાકી નહી મહા દુખ તો કર્મ સંચિત કરવિત કર્મો લઈ જાય રામચંદ્રજી ને સંચિત કરવું અને કૃષ્ણ ને સંચિત કર્યા મહાવીને સંચિત કરવું લઈ ગયા અને મને સંચિત કરી લઈ ગયા પછી થી રામચંદ્ર ભગવાન સંચિત કર્મો તો એમને લઈ ગયા પછી કદાચ એકાદ જિંદગી લેવી પડી હશે કે નઈ છેલ્લી જ હતી એમની રામચંદ્ર કાર સારો હતો નેશિષ વશિષ્ટ મુદ્દિ મળ્યા એટલે ગુરુ એમને કયા મળ્યા એમને કૃષ્ણ વાસુદેવ નારાયણ થઈ ગયા વાસુદેવ નારાયણ થઈ ગયા અને હવે છે તે નારાયણ એટલે ત્રણ ખંડ ના અધિપતિ ત્રણ ખંડ ના અધિપતિ એટલે કોઈ બી વાસુદેવ થઈ શકે પ્રતિ વાસુદેવ કહેવાય રામચંદ્રજી લક્ષ્મણ લક્ષ્મણ વાસુદેવ કહેવાય લક્ષ્મણજી વાસુદેવ કેવાય રામચંદ્રજી બળરામ કેવાય રામચંદ્રજી બળરામ બળરામ કે અને આ કૃષ્ણ વાસુદેવ કેવાયદેવ છે દુનિયા વાંચ્યા કર્યા એ નવાજ શું કરે જીવ તદ્દન મુક્ત થઈ શકે કે જીવ તદ્દન મુક્ત થઈ શકે તદ્દન મુક્ત ના થાય કામ નું પડશો મુક્ત થયા જ કરે નિર મુક્તિ ની ભદના ભજ્યા કરે મુક્તિ ની ભજના ભજે ના મુક્તિ કઈ ત્યાં સુધી બંધન જ બંધાયા કરે બંધન બાંધતો જાય જાતે બચા મનુષ્ય ને મનુષ્ય નો જ અવતાર મળે મનુષ્ય અવતાર મળે પછી આપ મનુષ માંથી બધા અવતાર મળે છે કે આપડે હોય છે ને શું કેમ એ તો ત્યારે દરેક સ્ત્રીઓ થાય ત્યારે ગધેડું કૂતરું ના હોય માણસ જ હોય છે બદમાશો એ ચાર પાક થવાનો ઓથું તોલતો હોય ઊંધું કરતો હોય બધું ચાર પાંચ થવાનું આ બધા ચાર પગની નિશાનીઓ ચાર પગ અમારે નુકસાન કરે તો ચાર પગ ફાયદો કરે તો મનુષ્ય માં આવે ફાયદો કરે તો મનુષ્ય એટલે સભાનતા ની સાથે કોઈ નું હિત કરવું સભાનતાથી પુણ્ય કેવાય સભાનતા કોઈ નું અહિત કરવું એ પાપ કેવાય ના સભાનતાથી કોઈ અહિત કરવું હોય પાપ કહેવાય અભાનતાથી જોવા તપોર કેવાય અભાનતા પાપ કરો પાપ કેવાય અને સભાનતામાં પાપ કરો અઘોર પાપ ના કહેવાય મારા હાથ છે આપે હે ફળ આપે આપડે બેતાલ કે અમારે અમારું જોયા કરવાનું પાપ મહાપાપ અને અઘોર પાપ એવા ત્રણ ભાગ પાડ્યા છે એમને ત્રણ ભાગ પાડ્યા છે પાપ મહાપાપ અને અઘોર પાપ નો ઘડે મુશ્કેલીઓ ઉભી થાય અને અઘોર પાપ માં જાત પણ આવે હા પાપ માં જાત પર આવે કાયદો હા જોઈતું આપો ન્યા છે તો બરાબર છે ન્યાય વસ્તુ છે આપડે ધમે કહીએ તો ફરી આપીએ તો ફરી પાછો આવે ફરી પાછો એના કરતા ચોખવટ કરી નાખીએ શું ચોખવટ કરી નાખે સંભાવે નિકાલ કરી લેવો જે વસ્તુ થી આપણે ચાલીએ છીએ અત્યારે એને ચેતન કહેવામાં આવે છે એ ચેતન બધામાં છે અને તે ચેતન એટલે હું આવરણ પામેલું છે તંત્ર ને આપણા બધા ભ્રાંતિ કૃપા થી છૂટે તો એ જે છૂટો હોય ને તે છોડવી આપે જાત ના છૂટે ધંધો મળી ગયો હા ધંધો મળી ગયો કૃપા વગર ના છૂટાય પૂછજો મહાદેવજી મહાદેવજી કે મહાદેવજી મહાદેવજી મહાદેવજી ને મહાદેવજી થવું પડે હા દુનિયા માં મહાદેવ કોણ મહાદેવ કોણ મહાદેવ માય બેઠો છે હાથમાં સગલે એ મુક્ત દશા ને કલ્યાણ સ્વરૂપ થઈ જાય મહાદેવજી કેવાય કલ્યાણ સ્વરૂપ થઈ જાય એટલે મહાદેવજી કે મનુષ્ય કલ્યાણ થઈ ગયા મહાદેવજી કેવાય ઉગ્રતા હોય છે બીજું કઈ બીજું કઈ ના રહેલું નિશાન ના બધું ઝેર પીન થયેલા હોય શું બધા ઝેર પીને થયેલા ઝેર આપે એક વખત ઝેર પી પી નથી ગયા પાછો પીવાય નઈ એના આપડે મહાદેવજી નું મંદિર બનાવીશું ત્યાં ચાર રસ્તે તો શીખો ઘણા બધા માણસો આપે બહાર ના માણસો આપે બધું જય ના પલા આશીર્વાદ આપીને જે પીવાના પગ પડ્યા થાય ને રાગ અને દ્વેષ મુક્ત બે જન્માવું પડે આ જન્મ લેવો પડે છે રાગ અને દ્વેષ લીધે જ લેવો પડે છે જો ના ચોપડ્યું હોય તો દૂર કરવી પડે આમ કરીએ નીકળી જાય એટલે તેલ છે રાગદે સુધી એટલે બધું ચોંટે છે પાંચ રૂપિયા જમીન પાંચસો જમીન હોવા છતાં પણ એવી જગ્યા જે ગયેલા હોય ને પછી પાછા ચાલી આવે એટલે ફૂલ વગર ના હોવા જોઈએ રાખ્યો હોય ને